તમે તન્માં વીજ પડે તમે છો મન તમાર સુ ના વખત પાંચ ઇન્દ્રિયો ધર્મેન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો આપડે જ્ઞાન આપેલું કરી શકે બાકી બીજો નઈ થઈ શકે નઈ સમજવ ખાવાનું મરમ ગાળવા નહીં તાર પાણી પીવાનું નાકમાં ખરાબ સુગંધી આવે છે ત્યાં કેમ નિરાહાર રહે છે વાંધા ની આવે છે ને ગંધ ના હું તેકડે હા સાચું નહીં થતો દાદા જોઈએ છે આપણને વસ ના કરી શકે આપડે ભૂતગલ ને ના કરી શકીએ બધા સ્વતંત્ર છે બધા સ્વતંત્ર છે એ આપણને કશું જ ન કરી શકે શું આપડે એને કશું સ્વતંત્ર ચલાવવા માં છ પાર્ટનર ભેગા થયા ખુદગલ કામ કર્યા નાની બેબી ને આવે છે એટલે બધા તત્વો છે મેગું થઈને એમ તો આપડે પાર્ટનરશીપ શીખાયું ના પડે એમ એને કે ભાઈ આ તમે કર્યું આપડે આપડે શું કરીએ નાતા આ બધા દેખાડ કરીએ છીએ આમ કરી છે આકાશ શું કે છે જગ્યા બધી મારી આપડે કારખાના જગ્યા વાળું ભાગીદાર બનાવવું પડે બી છે ચેતન ધંધો છો બધા ઉપર દેખભાલ કર્યા કરવાની કોઈ ચટકાવવાની કરવાનું તમારે દેખભાલ તો પુડકલ ને સુ કામ કરે પુડકલ કે સસ્ રસ્તો બધી મારી જે 3000 રૂપિયા પડે આકાશ કે જગ્યા મારી તા પાણી પાણી તસે ટાઈમ કે મેનેજમેન્ટ મારું શું કહે છે હા મેનેજમેન્ટ બધું મારું અને ગતિ સહાય કે છે સ્ટાર્ટિંગ બધું મારું અને સ્થિતિ થાય કે થઈ ગયા રાખીએ ભાઈ ખબર થઈ પડતી આ બધા ખરાબ છે ના પણ તું છોડો થઈ જાવ થઈશ ગમત દેખાડી ગમત હા બુદ્ધિ ના બધા મોક્ષ ને તરીકે છે અને તે સાતમું મોક્ષ એ વસ્તુ એવી છે સાત તત્વ કેવાય સાત એક સાત તત્વ કયા એક નવ તત્વ કયા છે અને આ તત્વિ છે કે આ બધી આખી તો આપડે આટલું સમજવા જેવું છે એવું કેવા માટે તત્વ કેવાય સાર તત્વ સાર કહેવાય અને આ તત્વ એટલે મૂળ વસ્તુ એટલે સાત તત્વ કહેવાય કે એક તો ચેતન બે પછી નિર્જરાશ્રવ આશ્રવ બંધ સંવિજરા અને જ પુણ્ય ને પાપ ઉમેર્યો માં નવ તત્વ કર્યા પુણ્ય ને પાપ એના સાત ની જરૂર છે આ સાત સમજી જાય ત્યારે સમકેદ થઈ ગયો એમ કે છે તમે એ કોઈ બાવા સંકેત નથી એ બધા બાવા એ બાવા સાત બોલી જાય શબ્દ ની જંજાત છે ની સંકેત માં તો અવર્ણ છે સંકેત તો શું લખ્યું કે સાત તત્વ સમજી જાય તો એને પૂરું સમજો કે આવડ્યા એને સમજી ગયા સમજવું એવું નથી બાકી શાસ્ત્રકારો તો શું કહેજે હાથ નહીં શું ચઢાવ છો સાહેબ કેટલા જોઈએ ચેતન એ એકલું જ છે તે ચેતન સ્વભાવનું છે બીજા બધા નિન છે છે પાંચે એટલે પાંચે એક બાજુ અને આને જુદો કાઢ્યો એટલે આત્મા કરોડો અવતાર સમજ નહી થાય જ્ઞાની પુરુષ મળે દારો વડે મોક્ષ દાતા હોય મોક્ષ નું દાન આપવા આવેલો શું ચોખ્ખું હોય તો કોઈ લેવાના લોકો ચોખ્ખું ચોખ્ખું હોય તો મુંબઈ માં કોઈ ઘી લેવાનું હા તમારે એની ગાયો લઈ જાય સમજી જાય કીવું ઘી છે મારે ગાયનું છે મારું ક્યાં સાડા છ વાગે સવાર માં ઉઠું છું તે રાત્રે જમ્યા પછી આ કેટલાય વર્ષો થી દિવારે રજા દસ હજાર દર્શન કરનાર પણ કુ ટલું જોરદાર છે બોલ્યા ક્રિએટર નથી જય સશ્રી રા જૈનો ની અંદર જે સિદ્ધિઓ ગણાવી છે એમાં કેવળ જ્ઞાન છેલ્લે આવે છે પેલા ના બધા કયા કઈ સિદ્ધિઓ છેલ્લું કેવું જ્ઞાન તો આગલા કયા એમ પૂછવા માંગે છે દાદા આગલા પેલા ના કયા ચાર જ્ઞાન એ સમજવા માંગે છે આઠ પ્રકાર જ્ઞાન નો સ્વભાવ આઠ પ્રકાર છે કુ અવધિ છે કુ અવધિ પછી કુ કુમતી કુસરુત અને કુમતી વાંચ્યું બધા પુસ્તકો ઇંગ્લિશ બધા પુસ્તકો કુસરુત અને એનાથી કુમતી ઊભી થઈ અને તેનાથી કુ અવધિ કુઅવિ એ કોક ને હોય બધા હોય ને અત્યારથી જે હોય ને તેને દેખાય કે બે વાર પછી આવું થશે દેખાય જેમ આપણે તમે જેમ આપડે જોઈ શકો છો એવું દેખાય એક ધરતી ને દેખાય તો અમુક અમુક માણસો દેખાય છે તેને કુ અવધિ કહેવાય કુશ્રુત અને કુમતી હવે ત્યાંથી આત્મા માટે પ્રયત્ન કરીએ તો શું શું આવે ત્યાં કે સારા સારા આત્મા સંબંધી પુસ્તકો અધ્યાત્મ સંબંધી પછી અધ્યાત્મ સંબંધી વાતો સ્વાભાવવી સાંભળવાને સ્મૃતજ્ઞાન કહેવાય તમે જો હવે આ બધી વાતો તમે સાંભળો પુસ્તકો વાંચો એ બધું કરો એ સ્મૃતજ્ઞાન કહેવાય અને તમે જાણ્યા પછી તમે બીજા ને સમજણ પાડો કે દાદા આમ કે તમારું મસ્તી બીજા ને સમજણ પાડતા આવડે એ મસ્તી જ્ઞાનજ્ઞાન થયું પાંચમું થયું પાંચમું થયું હા ચું અવધી શું ચેલું કુ આવ કોઈને સો મધ્ય દેખાય તો પણ શું દેખાય ના દેખાય પણ લડમ લડા બધા દેખાય ને એક અવધિ જ્ઞાન અવધિ એટલે લિમિટેડ કોઈ ત્રણસ્યા થાય ને થાય છ સાતમું છું મનપર જ્ઞાન એટલે મન મન મન શું વિચારી રહ્યું છે શું શું કરી રહ્યું છે જે જાણે છે કઈ બેઠો છે અને પોતાનું મન કઈ સ્થિતિ માં છે જાણે છે અને એક માસ આમ થી એટલે આપણા મન સ્થિતિ બદલાય તે ઉપર અમે સમજાય કે મન આવું છે આપણું તો એના મનમાં જે છે તે આપણી પડ્યું એની ઇફેક્ટ પડી તેના પછી બીજા ના પણ જાણે એને મન જ્ઞાન કર્યું અને પછી કેવું અવધી જ્ઞાન અને મનો ફરી જરૂર છે તમારી પાસે કરો ને એટલે મથ જ્ઞાન ઉભું થાય અને મતિ જ્ઞાન નાઇન્ટી નાઇન કેવાય છે અને હંડ્રેડ એક કેવું જ્ઞાન કેવાય કહ્યું આત્મા જે છે ને તે કેવળ જ્ઞાન જ છે બીજું કયું છે નહી એમાં કોઈ મિક્સર નથી એટલે જ્ઞાન માત્ર છે અને શું કહે છે એને સહી સમજાવવા માટે શું કે છે સ્થુલતમ થી સુક્ષ્મધમ સુધી તમામ સંસારી અવસ્થાઓ નું જ્ઞાતા બધીઓ મૂકી દસમ થી સૂક્ષ્મતમ સુધી ની તમામ સંસારી અવસ્થા નું જ્ઞાતા ભ્રષ્ટા માત્ર છું સંકોચ છું છું આત્મા એક ચોલું જ્ઞાન છે એમાં કોઈ જાતનું મિક્સર નથી બોલો જ્ઞાન કશું કરી છે ખરું ક્રિયા જ્ઞાન દાખલો આપું જ્ઞાન એટલે પ્રકાશ આત્માનો પ્રકાશ વાત નહીં કરું પણ તમે બીજો ફૂલ વાત કરી લો આપડે ગાડી લઈને જતા હોઈએ અને બે આગળ લાઈટ તો હોય છે ને એ લાઈટ થી જીવડા દેખાય જીવડા લાઈટ લડે ખરું કોઈ ને મારે ખરું જીવડા ને તરવા થી કાપે કપાઈ જાય પાણી થી ભીજી જાય તો ભજી જાય હગાય તો હગી જાય લાઈટ એ લાઈટ સાથે નીચે કાદવ ને અડે તો કાદવ ગંધેલા ગંધાતા કાદવ ને અડે આપણને આત્મા <im> <thealer> પ્રકાશ ની જે તમે વાત કરતા હતા સ્પર્શ થાય જો આ બારું થતું અમે જોઈએ પણ અમે કઈ ખ્યાલ નથી આવતો પણ તમારી દશા કેવી હશે જે પરમ ની અંદર દશા જે હોય છે એ દશા કેવી હોય એમ કે આપને જો આપની દશા કેવો ખ્યાલ નથી આવતો આપની દિવસે કદાચ તમે સિદ્ધાત્મા ગાયા કરો એટલું જ સિદ્ધાર્થ સિદ્ધાત્મા શબ્દ ઋતુ નું અવલંબન છે અમારે નિરાલમ થઈ રહ્યા છે નિરાલંબ ધન છે છોકરું ધન છે આ કોઈ કામ ના પામે એવું પામે ધન્ય કરતા અનુભવ છો તો કામ થશે અસંતોષ રાખવા જેવું નથી આ તો બહુ મોટો પામ્યો કોઈ ને આત્મા લખવાનો અધિકાર નથી અધ્યાત્મ બોલે તમે ઘણું પામી ગયા છે મને ઘણું કામ નીકળી ગયું બોલજો ધન્યતા ધન્યતા છે સરસ ભોજન પછી સંતોષ થાય છે તો આપણે જે પદ અનંતો તે પદ પ્રાપ્ત થયું વસંતભાઈ ની સવાર માં આપેલું છે માય વાત કરી મોટા મોટા માણસો હાથ છે અમારું વાતું છે અમારી વાંખીઓ છે મારી બુદ્ધિ છે મારું ચીજ છે મારું મન છે મારો અહંકાર છે આ બધું મારું મારું બોલે છે કોણ છે અહંકાર વધતો ખબર પડે ગીતામાં જ્ઞાન દશા વર્ણ આવી છે ज्ञा वर्णन ए मंतव्य है પેલું સમજાવી પામો એટલે તમે તો કહો છો કે ભગવાન જેવી કોઈ વસ્તુ નથી તો કોને પામવાનું ભગવાન ભગવાન નાના ગામ માં શેઠ હોય દાખા ગામ નઈ છે તે ધ્યાન રાખતા હોય લાગણી વાળા હોય ને દાખલા એટલે તારા શેઠ કહેવાય ને શ્રેષ્ઠ એટલે શ્રેષ્ઠ ઉપર શ્રેષ્ઠ એટલે એટલે બધાનું ધ્યાન રાખે એટલે લોકો કર્યા કરે હવે રોજે જમતા પેલો રાત્રે પછી જમી અને થોડી પેપર પેપર સુદાડ એમનો મિત્ર આવ્યો તે રાત્રે ગમત કરતા કરતા બે ત્રણ પેક પાઈ દીધા મિત્ર તો એટલે ખબર કે છું ભૂત કોને વર ગાડ્યું એનો એજ મો છે આ બીજો કમલ છે અમલ શેનો અમલ હશે અમલ છે ને શેનો દારૂ નો અમલ પેઢો લગામ છૂટી ગઈ છે દારૂ ના હાથમાં લગામ ગઈ હવે એટલે પછી એટલે લોકો સમજી તમે શું સરખામણી કરી ભગવાન ભગવાન તો છે ને આપ ભગવાન નું ફળ પ્રાપ્ત કરવાનું શું કરવા ભગવાન ને પામશે તો હવે આ શેર કોઈ કેસ આ સીટનું શું થઈ જશે હવે મારા જે અનુભવ કે આપડે બે કલાક માં તહેવાર થઈ જશે ને એટલે આ મો દારૂ પી રહ્યો છું મો દારૂ ત્યાંથી થાય છે જમવાથી ખાવાથી આખા દારૂ થયા પછી બહુ વધારે આત્માનો બહુ ઉભો થયેલો છે માટે આ દારૂ એને સરખત જુઓ અને કો શું મને ભાઈ તમારા રંગ તો જોવા પડે કેવા પડે એમ કેવું પડે હવે ડિસ્ચાર્જ મોલ ભર્યો હતો પણ કઈ ભરવાનું બાકી રાખ્યું નથી દરેક હોળી બહુ મોટી હરગાઈ છે પણ ઝોંધા ને કઈ દે આજે વાગા વાકી દાજે કરી અડે નહીં ચૌદ લોક છે એ સમજાવો ને એમ આ ઘણા લોક લોક લોક ચૌદ લોક છે ને પંદર લોક એ સમજાવો ચૌદ લોક નો નાથ કેવાય ભગવાન આગળ વધ્યા ત્રણ લોક નો નાથ કેવાય ત્રણ લોક નો નાથ અને એથી આગળ વધ્યા ચૌદ લોક નાથ કેવાયદ લોક માંથી ના ભાગ થી શરૂઆત થી સાત લોક છે એટલે ચૌદ લોક નો ના ભગવા આવ્યા એટલે એ સાત લોક જે છે મધ્ય લોક અને આ ઉડતો લોક નો ના મધ્ય લોક આ ત્રણ લોક ના સમજ ને અને સાત ચૌદ લોક ના કેમ આ અહીંથી બધા દેવ લોકો સમરાય છે અહીંથી બધા દેવ સમરાય છે કેમ આ આ ઉપરના દેવ લોકો શ્રીલિંગ ના થાય જો કા પ્યાર માર પ્યાર માર શ્રીલિંગ હેલો વિષય કેતા છે એ લોકો હમણાં જુએ અને પછી દેવો ની વાત કરે છે એનાથી નીચેલોકરીઓ વાળા અને આ દેખાય છે એ બધા જ્યોતિષ કે દેવો સૂર્ય ચંદ્ર તારા બધા જે અધ્વારા વાળા દેવ છે ને તે બધા જ્યોતિષ છે એની બોલી નો જ વાળું જબરદસ્ત્યપાથું આ બે દેવલોગ ઉપર છે અને બે દેવલો આપડી નીચે છે અને હાથ પાતળી છે મધ્યલોની નીચે અને સાત પાત ઉપર વચ્ચમાં બે લોક રહી ગયા છે બે લોકો તે એક દેવલોક છે તે ભુવન કહેવાય છે ભુવન વાસી આપડા જેવા મકાન બંધ નામ ના દે હોય તોડી રાખ્યું એમનો ફોન છે હલો આપો વાઇફ ને ખાલી એટલે શું નામ છે આ એ એટસે બાદ છે ને તમે એટેની ટાઈમ આ તમે સબાઈ દેવા સંતનકર જમીન અમે તૈયાર કરી દીધી આ બધા હોય છે અને તમે એટેની ટાઈમ આઈ પાછે કુરાસો માંગી શકો છો ના ના બળ દેવ દેવી હોય છે એમ ને એનો અર્થ છે દેવ દેવીઓ હોય છે ને એમ એક્ઝેટ એ આ એ છે એક્ઝેટ એ બધા કેવળ જ્ઞાન પામેલા હોય દાદા એ બધા કેવળ જ્ઞાન પામેલા હોય દેવ દેવીઓ એ બધા દેવ દેવીઓ છે? પોતે જોઈ શકે અમુક જગ્યા જ્ઞાની છે પાંચ માં છે બની શકે ખરા કે દેવની યોની માં જઈ શકે મનુષ્ય મનુષ્ય દેવની યોની માં જઈ શકે મનુષ્ય પૂરા ગયા બધા એટલે તમે જે બતાવ્યા શરીર ના એ પ્રમાણે બીજા બી લો ખરા ને કોઈ પણ માણસ કોઈ પણ માણસ ઉપર હોય ને તે દેવ માં જવા નથી રિઝર્વેશન હોય सुपर ह्युमन कोई जवाबी मैं मैं सुपर ह्युमन सुपर ह्युमन कहता था નોકરી નથી કરતા નોકરી ધંધો નતા કરતા તમે નોકરી ધંધો કશું નતા કરતા ભગવાન ને નોકરી માં ખરા થઈ ગઈ બસ ખુમારી પાડો કે નહીં ભગવાન કે છે એકદ નોકરી બગડી છે ના તમારે નોકરી માં આવું જાય છો એટલો જિલ્લો સાચો છું શું કહું પેલા છોકરો મોટો થઈ જાય એટલે આપડો રોપ પડે પાંચ હજાર બ્રધર કોન્ટ્રાક્ટ નો ધંધો કરતા બિલ્ડિંગ કોન્ટ્રાક્ટ નો બરોડા માં એટલે બ્રધરે શું કયું સારું કઈ ફાધર ને કેટ્રિક પાસ થઈ જાય ફાધર કહ્યું પછી એને સુબાની જગ્યા છે વિરાય જઈને આવે એટલે અમારે પિતરી સુબા હતા મારા પિતા કાકા દીકરા થાય મારા ભાઈ થાય એ સુબા હતા પાંચ પેઢી ભાઈ બકલો મને બનાવે મનમાં એમ થાય જોવા કે છે પણ મને શું શુભો થવા ઉપર થોડું અટકાવે ને નારાયણ ભગવાન હા પાન ની દુકાન આવડે મનેકરી કરે મારે જે ટાઈમ ઠીક લાગે તો સુ બસ ઓછું આવતું ઓછામાં ચલાવતો આવડે છે ઓછા માં આવડે મને બુ હરી ચાલતી એમ લાગે એમ કે સિમેન્ટ કાઢવા માં તો કોઈ માણસ દુખ થતું નથી હા તો સરકાર નું છે ને એનો કોઈ માણસ નો કઉ માલિક છે કોઈ એનો એટલે મને આવી સમજ પડી કે આ તો આકાશ માં તીર મારવા જેવું છે હું કાઢું ને બીજા નહીં શીખવા અને ઘેર મારતા ચાર ગાડીઓ પડી રતી હું ભાઈ બન્યો ભાઈ બનતો ને જે વકીને ગાડીઓ પડી જાય ને તો ગાડીઓ પડી રહે લોકો ભાઈ બંધ નહીં બીજા બધા ને શા માટે શરાબ ફસાઈ ગયો હોય ને કાઢી ચાલે પછી એમાં મને સમજે પડી ઇનકમ ટેક્સો ફસે બીજી જગ્યાએ ફસે શું કરવું પાસલે બાર કાઢી મરવું કેવું મર જોખમ કેવાય પાસે બહાર ને એ ગુનો છે તો મેં લોકોને કાઢ્યા શું કર્યું લોકો ધંધા ની વાતચીત નહી દરો ધંધો શું ચાલે વાતચીત નહીં તારે શું ચાલે છે અમારા પણ સારું શું છે નોકરી જતી રહી દાદા એના પછી સુવો ના થયો નાપાત થયો જોવાય જોઈ ને અને તેર વર્ષની ઉંમર માં પણ સુદાસ હતા પણ સારા હતા એટલે મને એમ ઠીક લાગેલું હતું દર્શન પગડવા જતો હતો અને ઘેર જમવાનું બનાવડે એમ તે આવતો હતો પછી એક દરેક પગડવા